પૂજા કરતો હતો તાપી નાખ્યા આવું બોલ્યા એટલે એટલે હું આવું કર્યો ત્યાં પૂજા કરીએ તાપી નખાતી છે હવે ના પૂછે પૂજા ના કરીએ તો એને ના ના થયા પછી ગુરુ એ કઈ કીધું લઈ ગયા છે ના પાડી મેઘરાઈ જઈ તું ને આચર્યો આશીર્વાદ આપ્યો કુરુ કરી શક્યો નહી અને તું ગુરુને હમ આ પ્રમાણ કરજે અમે હથિયાર આપી કે જેથી ગુરુ એને કરી શકે ખબર ને તો લોકો ચડી ગયા છે લોકો આપડા લોકો કઈ કાચી ત્યાં લાલતું હોય મારા છોકરા ને ઘેર છોકરો થાય એટલે પૂરો તારો તો ગુરુ શું કર્યા આપડે ચમત્કાર નમત્કાર બધા બનાવ્યા ધંધા છે મારી પાસે હા મહાત્મા શું કરે દાદા એમ કરી દાદા મેં કર્યું નથી એને લોકો આ ધ્યાન લઈ અને લોકો અવસારી લાભ ઉઠાવે છે મારે સોસાયટી લાભ જોઈતો નથી મને આખું દુનિયા નું મારે કામ નથી અમેરિકા સારું નથી લોકો જે જાણ્યું છે લૌકિક જાણેલું છે લૌકિક અલૌકિક નો એક જ્યો હોત લૌકિક વાતો છે કર્યું અને ના ખાય એટલે કે હું શું ભગવાન અહંકાર કરો ધન્યા કરી અહંકાર કરો વાસના વાસનાઓ નિર્મુખ કરવા માટે શું કરું છું વાસનાઓ કરવા માટે શું કરું છે બીજું પછી ગરબડ છે ને શાંતિ માટે स्त्री तरफ, रहे के मुक्ति के विली एक के तरफ वलन रहे। के मुक्ति मिली ज्यादी पुरुष हो બાળક નવ વર્ષ સુધી ના હોય જોયે ને હા વસ્તી દુકાન જાય જબરજસ્ત ચાલતી હોય ધમધુકાર ત્યારે આ બધું હોય જોયે ને પણ જવા સુધી પુરુષ છે વાસના રે સ્ત્રી છે તો સુધી વાસના છે કોઈ પુરુષ જ મટી જાય તો મટી શકાય ઠાકોર ભાઈ છો ખરેખર શું છો એ ખબર નથી ખબર નથી આ વાર્સના એ ઠાકોર ભાઈ અને તમે તો મારે ઠાકોર હું રિયલાઈઝ કરી આપું એટલે તમારી વાસના છૂટી રહી છે બધી વાસનાઓ છે એક કલાકમાં બધી વાસનાઓ છોડી કેટલો બધો પાક આવે ત્રુપિ થતી નથી આ સુખ થી આ જે સુખ છે એને ત્રુપિ થતી નથી નઈ કે પેલું સુખ આવે ત્યારે સાચું સુખ સનાતન સુખ એ નિર્વિકલ્પ સુખ પછી આ ટૂંક હોય એવું આ જમા છે લોકો આ કોણ લગેલાવી છે આલા દિરોડા હેતે તારીખ 16 ગયા બંસી મહાત્મા સે બગોય બટલ ને ત્યાં કતારગામ સવાર અંગેને હેતે બારમણ હેવાલે કઈ રાત કો રાત મે કે કે સબર મારી કે મે તો કાળે હું હવે ઉગા ની દાદા કોઈ ના મારી તો કાળે હું ને હવે આવું આવતી હોય તોય ના આવે એકદમ જોર થી બોલીએ છે કાલે કાલે બઉ થાય છે વિચાર નથી सोल अगर त्याोड़ भाई पटेल जीव अनेक जन्मों साधना करते बंधन मे मुक्त के એક માણસ સુરત સ્ટેશન પર જવા માટે સુરત સ્ટેશન પર જવા માટે આ બાજુ ભરી ગયો રસ્તો એથી નીકળ્યા રોડ આવ્યો આ દિશા થઈ જાય પછી સુરત ખોરાક ચડે છે ફર ફર કરે તો એના પડે રાત પડે ધારો પડે તો એ પડે કેવું આ છે રસ્તો બોમ્બ્યો કોઈ મર્યો નહી બોમ્યો મર્યો રસ્તો કોઈ ભમ્યો મર્યો નહીત તો છૂટકારો થાય નહી છુટકારો થઈ જાય જો આપણને કેશન આવું દેખાડે આવું કે આ કેશન આ તુલાખા ને બધું દેખાડી ને પૂરું કહીએ આપેલો આપણને ભૂલા પડેલા પછી વેપાર ચાલ્યા આવો યો બન્યો ખો આ ભમિયા ને મારે શું કેવું છે ભ્વામિયા કોઈ કે છે હું બન્યો છું તમે બોનિયા નો મારી ત્યાં પોનિયા ફોરવા પડશે ફરી ગાય છે નહી તો રજા રજા આવવાનું કારણ છે બોમિયા હોતા જ નથી શું થાય છે હર સત્યુ ગુરુ વિના મુક્તિ ગુરુ તો બધા ભય જાય બધા ગુરુ પયા જોવા નિહાર ના ગુરુ કુલ ના ગુરુ એ રસ્તો દેખાડનાર ગુરુ કેવાય શું કેવાયું હોય તો રસ્તો દેખાડે ગુરુ બીજું કશું ધોળે નહી આ તો ગુરુએ એમના નામથી જતા કરવું એમનો લાભ ઉઠાવવા માટે ગુરુએ મોટો ભય કર્યો ગુરુ ભ્રમ્માર ગુરુ ગીત નું શું કહ્યું એના એ નામ થી લોકો ગુરુ કોણ છે કઈ ગુરુ ની વાત છે રસ્તે ધંધારા જે રીતે ગુરુ થઈ ગયા એના એ તો આપડે ગોળું જતું હોય ને તો એ આગળ હેડતો હોય આકલવાળો બધા હોય તો મોનિટર જેવો હોય તો આપડે રસ્તો જે ખાતે આ રસ્તા રસ્તે બધા શુક્રવાર નહીં શુક્રવાર વરે થાય સારી વાર થાય નઈ એટલે શુક્રવાર વરતો વરે જોયું ને સદગુરુ જોઈએ સદગુરુ આ સદગુરુ કોણ ટકા આત્મ ગુરુ સોદા કરે અમારા પૈસા ના સોદા ને પૈસા કરવા આવે બધા ગુરુ એ કોઈ આશા નથી સગર પીછે કામ કરે છે બધા તમારું પ્રશ્ન કોણ છે આ બધું ચીર વિસ્તારક છે બધી વાત તમને કહીશું તમને પૂછો એટલે જવાબ આપીએ ને कारण शधना वा, फरी वरस कर रहे આપણે ગમતી વસ્તુ ની સાધના કરીએ તો વાસના ના ફરી વડે આપણે કેળો કપાવાનો હોય કપાવા માં વાસ અને કેળો કરીએ આપડે બેંકમાં ગયા રૂપિયા કરવાનો હોય તો વાસણા આવે છે રૂપિયા ગમે આપણને અને ભગવાન એટલા ગમતા નથી એટલા પ્રિય નથી જો ભગવાન એટલા પ્રિય થાય એટલે પછી વાસના પ્રિયતા ના આવે એટલે વાર્તા આવે છોકરા ને નાડે ને જો કલાકે એટલે રૂપિયા પર પ્રિયતા છે છોકરા ભૈરા બે બધાને જો હવે અમને ગણવાનું કહ્યું અમને મુશ્કેલી લાગે રોટી લાગે હું તો વેપારીઓ તો નહી ચોક્કસ નહિ તમે કેવાળા બધા છુટાય અંદર સહકારી મંડી વાળા પૈસા ચોક્કસ કરી લેશે ને બઉ કાકા ને આ વાત ફરી વળે બધી ભગવાન નથી એ જગાડે કોણ કારણ કે ભગવાન મય થઈ હોય તે આ વગર જગાડે આપડે એવો કેમ તો આ તો લોકો લક્ષ્મી ના જ પ્યા લક્ષ્મી ઉપર જ કેમ કર્યો કોના વગર નઈ ચાલે જશે શું કે છે અરે ગુરુ એ કે મને તારે આપે અમે હોય શું કરું અમેરિકા ગયા હતા ગુરુ પૂર્ણ હોનાર માળો પાછી આવી ગઈ જો અમારું શું કર્યું તારા આવ્યું હોય તો સંઘને આ પૈસા મફત આવે છે પુસ્તક તારે આપશી શું અમારે કશું જોઈએ અમે તું ઘરનું કઉ છું આ ઘરના કપડા છે આ બેન ના કપડા આ સંઘપતિઓ ઘરના કપડા ઘરના પૈસા આપે સંઘપતિઓ આ સંઘ માં ચાર કોઈ ઘરના પે છે જ ચડાવવાનું તો લોકો ને શીજ કલ્યાણ થાય જ્યાં પરત ભાગ છે જ્યાં મમતા છે ત્યાં કઈ પણ કલ્યાણ ના થાય શું કઈ હોય ત્યાં કલ્યાણ ના થાય અને મમતા ના હોય ક્યાં ભગવાન પ્રગટ થઈ જાય તમારે કાલે ભગવાન મમતા પણ મમતા જાય ની કાર્ય તો જાય અમે એના ભુવાઈએ શું કહ્યું ભૂવા એ દાખલ છે મમતા તેના અમે ભૂવા હોય એટલે કાઢીએ જો દેવ બધા કાર્યરત કેટલા કાર્ય પછી આવા ગમતા હડે નઈ કહે ને આવતા હોય ને રૂપિયા લઈને દસ હજાર લઈને રસામ લઈ લીધા માયા હડ્યા નહી પેલા તો હોવા ગયા હોય તો ખબર થયા કરે હોવા દે એટલે નોટ હોય ગઈ ને રોજ કેટલાય પાલાઈ ભૂલી જતા તારે શું રહે આ તો હારું છે આપડા સિવાય પોતા પારકા માટે વાપરવું તો કઈ ગુરુ લઈ ખવડાવી દેવાનું ગુરુ લઈને મો છોડી પડ્યા છોકરા પડ્યા લોકો ને જે હર હોય અગર સારા પુસ્તક ને આપતા હોય લોકોને હિટકારી થાય ના હોય તો લેવાનું શું છે સમજાય એ લોકો જીવન ઘેરા બેઠો ને પોણી આવ્યો એ નિરા કેળો નહીં એક દુકાન પડે ની તો આખો આ ડિસ્ટિક આખો ઉકાઈ જતો હતો એક જ દુકાન પર પાણી વાણી નહીં લોકો પાણી કઈ નતું રહી સમજ આ સુરત ના આજુબાજુના ગામમાં સુકી હતા નદી જ ના ગામ શાકભાજી બાપો ચૂકવી ખા હતા બઉ થવા હતા કે મોફ નો માર કાઢી કરી લેવા દેવો છે અત્યારે મોક્ષણ ના રહે છે ખાવા પીવાનું મળે ભલે પૂછો બધું હા આ લોકો ને બધા સાંભળવા મળે જન્મ જરાણાદી નો નાશ કરનારું છે એવા પુરુષ ના આશરે થી થાય એવું છે પણ કે અમે અજ્ઞાની છીએ એટલે અમને અમે ઈરાને ઓળખી નથી શકતા કુ ગુરુ પણ ને શું ગુરુ એની અમને ખબર નથી પડતી તો કેવી રીતના થાય એવું છે ને શાસ્ત્ર માં નથી સાબયા નથી વાળી છે અંતરંગ સહ નથી એવી જેની ગુસ્સા છે બાકી તો કઈ કહ્યું જાય નથી અને એ વાત સંતોષ ભલે અર્પણ કરી દઈ મોક્ષ આપડે જો મારો હું બીજી દુકાને જવું કહી આનંદ અવતાથી આવું ભટકો ભટકી કર્યો છું દુકાનો માં થઈ ગઈ આખી દીધી દુકાનો દુકાન વૈષ્ણવની દુકાન માં ફ્રમદાન દુકાન એક દુકાન માં બેસી તો એમ તો કરે તમે હવે ને એટલે તમે બહુ જ મારો નિવેડો લાવવાનો હોય એટલે શું કેવાનું એક છ મહિના મને એમ જ કેવું કે ચા દાડા રાહ જોઈશું પછી લઈ રહ્યું શું કહ્યું મારી પાસે રોકડી મુક્તિ માગી લે જેને માગી મુક્તિ માગી લે સર મુક્ત કરવા માટે મોક્ષ ના દાન એટલે શું સંસારમાં રહેવાનું પહેલા છોકરા પહેરવાનો છોકરા પહેરાવાનો તો જોવાનું કામ કરવાનું અને નિર્લેપ રહેવાનું શું કહ્યું બધો આ વિજ્ઞાન માં ત્યાગ કરવો પડે એવો છે આ વિજ્ઞાન માં તમારે ઘર માં બેઠા બધું સવારે થાય આવડી મોટી મિલકત એવી હોય તે રીતે નહીં છોડવાનું કે આપડો આચરો લીધેલો હોય એ કાઢી મેળવી પેલા જે બાવા થઈ ગયેલા એ તો હે લખાઈ લઈને એટલા થઈ એવું બધું લખાય થઈ ગયેલા બાવા ત્યારે બારી ખોટું છે એટલે બધા બાળા થી નાઈ ગયા મોટ હોય અનંત કશું ભાઈ આત્મ જ્ઞાન જાણો નથી અને ત્યાગી છે આત્મજ્ઞાન જાણે આત્મા ગાણા પછી બધું ખરાબ તું સંસાર રહે ને જાણી ને રે શું નામ આપનું રણછોડ ભાઈ ખરેખર રણછોડ છો સાચું છો ખરેખર આત્મા છો પણ આત્મા ટપાલ ના લો તારે આત્મા થઈ ગયા છે આ તમે ટપાલ લઈ લો ને મને કેમ ગાર પડી તો તમે આત્મા નથી જો આત્મા થયા તો રણસુલબેન ટપાલ તમે ના લ્યો કા તમે હમશો ને હજુ આત્મા થયા નથી ને હજુ રણછો પાસે મારું નામ રણપુ તમારું નામ કોણ એ હજુ જડ્યું નથી એ જ એ ખાલે અને એ રૂપ આપણું સ્વરૂપ બેહારી આપે તો એ આત્મ જ્ઞાની ગુરુ શું કયું પોતાનું સ્વરૂપ માં બેસાડી આવે પોતાના સ્વરૂપ અનુભવ કરાવ્યા આવે એ આત્મ જ્ઞાની ગુરુ ખરેખર એને સ્વરૂપ નો અનુભવ કરવો હોય કે ત્યાં ત્યાગ કરવાનો હોય બધું આરમ પરીગ્રહું છોડવાનું જવાના તો બધું છૂટી જાય મેરે જ જાય આત્મ જ્ઞાન જાણ્યું ભેદ જ્ઞાન જાણતા હોય તો આ છોડી આત્મા ને આત્મા આ આત્મા ને અનાત્મા જેમ ગૌડા એટલે મોક્ષ દાતા ભગવાન કહ્યા છે છે એ મોક્ષ દાતા પુરુષ મુખ નું દાન આપવાયું હોય જેને જોતો ના જોયે તો એ તો વધુ નથી જોઈતું જોઈએ અમારે કેવું છે રાગદેશ છે કે ના જો એવું કહ્યું ને તમને અનુકૂળ આવે તો પ્રાપ્ત કરો ના અનુકૂળ હજુ એ થતું નથી કોઈ પણ આયો ને એ કૃષ્ણ ભગવાન જઈને સ્થિતિ થઈ જાય અને ઘર માં રહેવાય નિરામ અને કૃષ્ણ ભગવાન ગીતા લખી દે ને કે કર્મ કરો છતાં કર્મ બંધ નહીં કર્મ કરો કરે છે અકર્મ દેખાય કેવું અ એટલે રંજોરી કામ કરે અને તમે અ કરતા કર્મ બંધાયભાના કેટલા હસ્તો છે એવા જ્ઞાની પુરુષ હોય મન ની માલકી નથી આ માલકી પણ અમારે ફાડી નાખેલું કાય કરું તો એટલે અમે આ જુદા રહીએ છીએ જુદા રહી ને બોલીએ છીએ આ વાણી કોણ બોલે છે કોણ બોલે તમને લાગે છે પાંચ ઇન્દ્રિય ના વિષયો ને જાણે છે પણ પાંચ ઇન્દ્રિય ના વિષયો આત્મા જાણી શકાતો નથી પાંચ ઇન્દ્રિયોના વિષયો ને આત્મા જાણી શકે છે પાંચ ઇન્દ્રિયો ના વિષયો જાણી શકાતો નથી અહંકાર થી આત્માના જણાય બુદ્ધિ થી ના ગણાય તો વિષય એનો વાત જ કરવાની સર્જ ને આપણા એ બધા દીપ છે અહંકાર વિપદ છે બુદ્ધિ ચોખો જુદો જુદો છે તદ્દન તદ્દન જુદો છે પણ બંધાઈ ગુર્યા દેહાધ્યાસ બંધાયો છે દેહાધ્યાસ થઈ ગયેલો છે શું થયું છૂટે દેહાધ્યાસ તો નહી કરતા દેહાધ્યાસ કર્મ કરતા ને રામ ના આવી શકે એટલે કૃષ્ણ ભગવાન છે કૃષ્ણ ભગવાન તો થવાના જ છે કૃષ્ણ ભગવાન આવતી ચોઈ શ્રીર્થંકર ભગવાન થવાના છે કૃષ્ણ દેવકી અને બદરા બધા ચીર્થક થવાના ભાઈ ભગવાન રહી ગઈ ને એમ વાસના નથી રહી ગઈ એમનો છે તે પરિણામ ભોગવું રહ્યું છે એમને જે કરી દીધી આખું જગત મને પૂજે એવું નિહાળું કર્યું હતું આ નિહાળું કર્યા પછી હવે શું થાય તો રહી કર્યા ત્યારે કરાર તો પૂરો કરવો પડે ને અત્યારે પૂરા કરવા તે રહેવું છે આ અત્યારે વાસના નથી એમની એટલે આ જ્ઞાન કરેલું તે કરાર કરેલો તે પણ જગત ના લોકો પૂજે છે એટલે ભગવાન જ છે આશુદેવ નારાયણ હતા જબરજસ્ત એટલે કૃષ્ણ ભગવાન માગવું હોય રામ તો ગયા લીપા ના બગાય મહાવીર ગયા એ અલૌકિક અલૌકિક વાત આ છોકરું કે છે ભગવાને બનાવી મા જે જે ભગવાન બનાવ્યું પણ જાતિ માટે શું છે અને બધા ને પ્રકાશ આપે છે બીજું કઈ કરતા નથી તમારી જવાબદારી પર કર્યા કરો વાયુ નઈ અને વાય માં તમારી જવાબદારી પતંગ કહો તું છે આપડે ના ગમે ફરી જાવ ભૂલ છે આપડી તમારી અત્યારે કોઈ બાપુ વચ્ચે આવ્યો નથી કશું કોઈ નથી દેવો હાથ ચાલતા નથી આ દેવાનું નામ ખોટા લગભગ નામ સ્મરણ થી સીધું ભગવાન પાસે પહોંચી શકાયું નહિ આ બધું નામ સ્મરણ હતા બધા આ લોકો અને શાંતિ થાય એ નામ થાય નામ તો કોનું કરવાનું છે પોતે શું છું એ જાણ્યા પછી કરવાનું છે શું કરું તમે તમારું આત્મ તમને આપવા બતાવી દઉં અને રણછોડ દેવી નામ છૂટી જાઓ અને તમે જે છો એ તમારા સ્વરૂપ નો એનું સ્મરણ કર્યા કરો તો વિનાશી છે શું છે તમે પાડેરા નામ વાત કરો છો એટલે આ લોકો એ આ લોકો વેપારી છે પાડિયા નામ રામ રામ બોલો મોક્ષ રામ રામ રામ મોક્ષી ગયા પણ હું તમને મોક્ષ જીત ષ્ણ કૃષ્ણ બોલો મોક્ષ મોક્ષ માં તો આત્મ જ્ઞાન સિવાય કોઈ ચીજ જવાય નહિ કૃષ્ણ કૃષ્ણ કરે નહી પુણ્ય બંધાય પોતાનું આત્મ જ્ઞાન જાળવું પડતી આપ સમજમાં આવે છે ને નામ સ્મરણ તો નામ સ્મરણ શું થાય છે કે કશું ના કરતો હોય તો નામ નામ ની કરે નહીં તો શાંતિ રહે શાંતિ વેગ ના થઈ અને બીજા પાપ કરતો અટક્યો એટલો એ હેતુ માટે નામ છે સમજો ને પોતાનું તેને બધે અહીં લાયા આ નામ છે વિનાશી નામ છે કૃષ્ણ ભગવાન નામ એ બધા નામ છે મારી બધા શબ્દ વિનાશી છે નહીં તો વિનાશી નું ગોખવાથી કશું ધારોબરે અવિનાશ સિંહ થાય અને શાંતિ થાય પણ એકાગ્ર થઈ જાય મરા મરા બોલે થાય ના રહે છે એટલે જ્ઞાનીઓ શું કેમડા બોલ્યો એવો નહીં અમે તને કહીએ બોલ્યા કરે કલાક સીધી બોલે મન ટુ પડી જાય બધી વાતચીત કરો બધી ખુલ્લા થાય લોકો ને હબળે વાતચીત કરતા પરત છે ને વાણી આત્મા થી છે ને તેથી જ કહ છું ને બોલી રહી છે હાથમાં બોલીએ નહીં હાથમાં બોલે નહીં હાથમાં બોલવાનો ગુણ જ નથી આ બોલ શબ્દ અથડાય એટલે હા અને આ સતત મઠન નું પેલું એ હોય છે હોન તો આમ દબાવીએ એટલે બોલે નહિ કારણ કેમાણુ ભરાય લેલા હતા પેલા આ ટેપ રેકર ઓરિજિનલ ટેપ રેકડ ગાયો બેસ્યો બોલે તે ટેપ રેકડ છે નહી તો ગઢેડું ગયા વખતે ભૂક્યું તો પછી અત્યારે અક્કલ વાળું છે કોને શીખવાડ્યું આત્મા ને સ્પર્શ નથી તો પછી આત્માની ચિંતા લાવવા માટે શું કરું આત્મા સ્થિર જ છે કોઈ જ અથિર થયું નથી આ સ્થિર આ વ્યવહારાત્મા છે શું છે વ્યવહાર બે હાદ્યા સામા આપડે ચિંતા લાવવા નાખીએ તો પંચોતેર કલાક તો શું થાય એટલે આ હાથમાં મારી બેઠા છે હું આ છું એવું મારી બેઠા બેઠા છે જે તું છું તારો ના દબાવે ગમે તે કરે તો તને કશું હશે એવું નથી પણ તું માની બેઠું રોંગ બિલીફ આનો કાકો છું હું ચેરમેન છું કેટલી રોંગ બિલેફો બેઠી છે લાખો રંગ બિલેફો બેઠી છે બોલાવો રામ બિલીફો ગુસા વિચારો હવે અહીંયા અમે રોંગ બિલીફ ફેક્ટરી કરી આપીએ તમારું સ્કોન્સ કહો કે બાકી આ તો સ્થિર થાય છે કે નહી એને માટે તો શું કરવું પડે જાપ કરવા પડે કઈ કયા આતનો કરવા પડે ભક્તિ કરવી પડે સ્થિર ધારે પણ પછી અમે અમે ત્યારે રસ્તો કરી આપીએ બે કલાકમાં અમે પછી કાયમો સ્થિર થઈ ગયો પછી પહોંચ્યો નહી પછી દવા નાખવી પડે જયારે અનુકૂળ આવતા અમારી પણ ઓપરેશન કરી લેવું ના અનુકૂળ આવે તો નહીં ચાલો ભક્તિ થઈ ભક્તિ આપી જયારે ભક્તિ કરી ત્યાં સંસારમાં ભૌતિક સુર ઈચ્છા છે તે રસ્તો કરી દેજો ને પણ સારી ઈચ્છા પૂરી થાય આ ઉપાધિયો બઉ આવે એવું રસ્તો કરી રસ્તો ભક્તિ ને એકલો મોખમ જ હોય એટલે ઈચ્છા ના હોય તો મેં કેટલાક ને તો આ લાલતાઓ ભૌતિક ભોગવ તે એનો રસ્તો કરી આ લો તો અમે રસ્તો કરીએ સમજો ને શાંતિ રે રસ્તો કેવું કઈ કાલ તમે લારી જે ખોટા ગુના કરો છો ને એ ગુનો ગવાથી અટકાય તમે તમને તમને ફાયદો ના થાય ને ગુના કરો તો કેવું ફાયદો ના થાય અજ્ઞાન ના કરો નથી કરતા પછી કે ભક્તિ થી મુક્તિ ના થાય ભક્તિ એ વસ્તુ સમજવા જાય છે જ્ઞા ભક્તિ કેટલી હોય જેટલું એને જ્ઞાન હોય એટલી જ ભક્તિ હોય જ્ઞાન વગર ભક્તિ ના હોય અને જો આત્મજ્ઞાન હોય તો આત્માની ભક્તિ થાય તારે છે કારણ છે અને આ બીજી વટલી ભક્તિ આ પ્રાંતિ ભક્તિ જે ઉત્પન્ન થાય એનું સંસાર ફળ મળે બધું એટલે ભૌતિક સુખો ઘણા બાર બંગલા મોટરો સાધન મળે સમજ એટલે ભક્તિ તે હિચારી છે પણ તમને આ સંસાર વ્યવહાર બંધાય નહીં પણ એ બંધાય દવા આપીએ કે આવું બોલજો એટલે પાપ ઓછા થઈ જાય શું કરવું અમે ધોવાની દવા આપીએ પાપ ધોવાની પાપ ધોવાની દવા આપીએ સમજો ને દવા ના દે ખેતરમાં જાય એટલે પાપ તો થવાના મિત્ર જીવો માર્યા જાય આ છે નહીં પાપ કહેવાય જીવો છે બિચારા પણ એમને શું કરવાનું એ તમને સમજાય છે અને ભૌતિક સુખો આ રીતે ખોટા અહંકાર સુખ મળતું નથી અહંકાર નોર્મલ હોવો જોઈએ કેવું લોકોને લોકોને ઠીક લાગે એવો હોવો કદરુક અહંકાર ત્યાં ચાલતા શું સમજે છે બલબરા નું કુતર નથી એટલે આવું ભાડા શા ખાસ બલબાયા પૂતર નાલિસ વાર પકડે ધંધા થઈ જ છે પોલીસ વાર પકડે હા મારે ગોતું તે બધું અવગડે તોડી નાખે બધું તોડી નાખે એવું અહંકાર નાખો અહંકાર હે કુમારકારો અહંકાર વખત અહંકાર જોડવો પડશે અહંકાર થાય એટલે બુદ્ધિ ના ભાઈ શું કહ્યું અમારા બુદ્ધિ બિલકુલ ના ભાઈ શું અમારે બુદ્ધિ બિલકુલ એ ભાઈ એટલે અહંકાર ના ભાઈ શું થયું આગળ લાભાર થશે ને એનું ફળ આવ્યું છે અને એમને એમ કહ્યું તું કે આખું જગત મને પૂજે આખું જગત મને પૂજે પણ ખાતેદાર હતા ખાતેદાર જમીન ના ખાતેદાર હતા એટલે પટેલો હોય છે ને છત્રીઓ એના જેવા જતા એ બલરામ બે સાથે કેટલા અવતાર જમતા બે ભાઈ બલરામ મોટો ને એ નાનો હોય દરેક અવતાર બે સાથે હોય અવતાર પેલા જે પટેલ ના એમાં હતા ધર્મ માં એ વખતે દમણિઓ આપતા હતા અને મોટો ભાઈ માં બેઠેલો બલરામ પટેલ ધર્મ એટલે દમણીઓ હોય ના હોય